atmani jagrit ho raha hai this is what you are saying is watching is only a part of the mind which is watching for that day is do lagata watch because there's no process right with my my look eyes the mind, mind that thinking that ability to seem as though witnessing mm. is what you are the mind throw away the eyes throw away so right. what it is that is lighting up the mind yeah. that's what you are હાજરીથી આ બધું માઇન્ડ ને બધું ચાલે છે એ બધું ચાલે છે એ આત્મા છે ના ભાઈ એ ચાલે ને હું કોણ છું હું કોણ છું આ બધું શું છે મારે કરવાનું છું જાગૃતિ આત્મા નથી જાગૃતિ આત્મા નથી દરેક માણસા છતાં એમને સંતોષ છે સારું છે બીજા ખરાબ કરવો કરવો ઓછા થાય આત્મા જાણવો છે સંપૂર્ણ શક્તિ વાળ અનંત નમસ્કાર ના થાય નબળે વીકનેસ ને ને ને સારું છે I, I, the essence of the piece. at right. me that's right. with what but, uh, but what he saying the, uh, is, is. you are right what he says that this weather this piece of thousand thing what he hand the said because we know we know that some more conversations what you saying is what but, what get stuck what the difference is that with dadai tokma em keva mage che ના આવે તો અંદર શું છે તારે ભૂલ શું છે કે you say that with parts you are without parts you are right? Right. right with anger you are without anger you are there and mate it's there it's right? there uh with greed without greed this with part of greed without a part of greed who are they right he says that is true now he wants you to describe what that is that you are there what are the um, attributes, attributes. give him some of what's there of what's the there give him the attributes up? of what's there what are all the different things that what the aspects the aspects the, the nature the nature of what is there is then taken away what does not stay what comes and goes one by one taken away what comes and goes what is there is simple, and, just and. Is this here? Is this here? However, his, his. I know. His, his, his, his, I know, and he accepts that. Yes, right. But when I, for example, you know, like I give you this... You say that... You say that... You say that... You say that... You say that... You say that you have no sense, you have no sense. You say that you have a... આ દુનિયાનો પથરો પણ તૂટી ગયો કયા સંજોગો કોણે ભેગા કર્યા આપણે શું આપડે શું ગુનો આપડે ગુનો શું એટલે આપણો ગુનો સાને માટે કે આપણે સાને માટે સફળ થયા કે પોતે જો જીવા એટલે આપડો જે પ્રતિષ્ઠિત આત્માને એવો જીવ હો તો હું એમ માનું કે આ મારું કર્મ અને એનું કર્મ બધું ભેગું થઈને આ બધું થયું પણ હવે હું પોતે તો એ છું નહી હું પોતે તો રિયલ છું એટલે કર્મ એમાં હવે આ લોકોને શી દશા થાય એવા રસ્તા પર મૂકી દીધા છે કે ક્યારેય પણ ઠીક ના હોય અત્યારે શાંતિ રહે પણ એવા રસ્તા પર મૂકી દીધા છે એનો દોષ છે ભેગા થાય આત્મા થયા નથી તે જેમને તો આ કોણ કહે આ કોણ તું આત્મા સુ તો આ કોણ યુ સે ધેટ યુ આર નોટ જીવર રાઈટ जस्ट ધીમેન બટ ડિસ્પોન ગોઈઝ આ The historical prison yeah. the body and the bundle of thoughts and memories that's it that's it the one who had a birth date the body grows old and has a name and a bag that's it aa dekhai che ye to ke ja jiva che aa sharir to motu thai gaddu thai jatu rahe ane apni leva deva nahi hm ane leva deva nahi aapne you have not not no, no um, connection with the crow bungalow is no relation with that deva but if it's it's right. it's life no no, no it can no attachment no attachment na koi jat mein attachment nahi aur sare no attachment <laughs> no attachment <laughs> no attachment i'd like to i got liya de nahi pura sari jode ke na ga ye hai ab tumne tumne prashna puche che ha so hai you want to ask me a question He would talk about the out. They don't matter. want, want to monopolize things. They doesn't they doesn't matter. Let them go ahead. All right. He could talk like very talk about um I'd like to hearing talk about the role of a teacher in woods. Um what is he feels that obviously for their uh, uh જે મરજીત છે એ બેમાં ફેર શું આમાં આપણા હાથમાં શું મરજીયાત એ બે જે છે એમાં પ્રારબ્ધ ભાગ કયો અને મરજીયાત ભાગ કયો તે સમજવું છે ફરજીયાત છે કહી is says the farada is compulsory something there is mandatory compulsory na gam to far jata hai na gam to far jata hai whether you like it most of the time it is not being liked but whether you like it na gam to far jata like it, it is compulsory there's something that will reach you have no choice that is what is farada something you cannot change it something you cannot control it something you cannot overturn it. you have totally in 0% control over it That is vāraṭa. On a pillow, free will, nārjātva... Free will, what free will is? What is within your hundred percent control? Nārjātva, you can't do. Okay. Can Self-realizes, completely realize the complete Self. Free, free, free will, you understand your soul, you understand your soul. What he says is that this free will is within your 100% control provided first you have totally known an experience what you real about it once you know that an experience then that, that minute on free really within your 100% yeah tumhe jho tho tab tabra their badir badir yeah tumhe jho tho je tumhe jho tho ye ye ye farziyat the kya જે તમે જોઈ રહ્યા છો એત છે મરજીયાત તમને થાય ત્યારથી આત્મા પ્રાપ્ત થયું કેવાય Marjyāt vibhāt ko ઈ પપણી પી પણી ણરણી. Marjyāt vibhāt kayao taj ane samjha ઊ ઊ ણાણા ણતી. Self-realized, sa patshī, line of demarcation pade, this is pure soul, pure soul is Marjyāt. If you will be pure soul, there is Marjyāt. So, Dākla aqim ne? Yes, now. Dākla aqim ne samjha ણાણણા ણાણ� હા એક જ જતી વાતોલે બધે હા બરોબર બરોબર એક જ છે સો થીસ ઇઝ વન્સ ધેટ લાઇન ઓફ ડિમાર્કશન ઇઝ डन એન યુ એઝ યોર રિલેટિવ સેલ્ફ ધ જીવા ઇસ સેપરેટેડ ફ્રોમ ધેટ રિયલ સેલ્ફ લેટ્સ કોલ ઇટ આત્મા જીવા જીવા કોલ ધેટ શિવા વન્સ ધ જીવા ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ શિવા must align itself then whatever that comes within the realm of shiva that is free will you need to control atyatu aso bhai re tu te kai sarjya te kai the question tu ayi te phagyas the answer that is giving you when you came down here from all the way from there in the past here all these is પછી અપાય મરજીયાત એ મરજીયાત નથી એ છે જ્ઞાતા દસતા થાય પોતા પોતાના મન ને બધું સંપૂર્ણ જોયા કરે બુદ્ધિ ને જોયા કરે અહંકાર ને જોયા કરે અહંકાર જુએ છે આ જે બોલવાનું છે જે વિચારવાનું છે જે કઈ થાય છે એમાં કહે છે જે જે આય ને માય માલ ટ્રેપ રેકર્ડ નોટ આઈ એમ સ્પીકિંગ આઈ એમ not the owner of this body since 10 since 27 years not the owner of this mind not the owner of fate only the tape recorder original tape recorder original tape recorder i am not speaking soul cannot speak your soul cannot speak impure soul speak એક મિનિટ પણ મર્જ્યાતમાં આવી જાવ તો બહુ થઈ ગયું એક મર્જ્યાતમાં બધું છે ધસેક આવતો અન્ડરસ્ટેન્ડ બટ વોટ હી સેઝ ધેટ एवरीथिंग વે ઈટ સેઝ આમ Talk and speak with you think that you more related i never are not this એ તો આવે લો કો મેની બેટર કે તું યુ અપણે ન કે હા તો આત્મા ઇતો જે મની બેટર તેજ સાતું 100% એને આપણે ફરી વર્ણન કરે આ તો આપણે એ આવ્યા છે વાતચીત કરી ના કરાયું છે નાખ લાકડા વાળા ને કઈ પૂછે તું આવે તું લે તક ના પી એને અડધ ધગધ કયા શું કયું આ હિન્દુસ્તાન બધું અર્ધ દગ્ધો થી જ ભરેલું છે એના કરતા કોરી સ્લેટો હોય ને સારી આ તો વિકલ્પો પર વિકલ્પો વિકલ્પો વિકલ્પો આપડે તો શબ્દ બોલે વિકલ્પ જ ના કરે કોઈ આ તો પેલું અર્ધ દગધ ના અમાઈ ગયા ના અમાઈ ગયા બધું હિન્દુસ્તાન માં આ જ મારશે ને બધું અને એના જે કઈ શાંતિ થાય તેને એ માને કે કઈક કઈક નજીક માં જ થાય એવું જાણે લાકડું આખું હોય તો સારું કે ભાઈ લાકડા વાળું લે કલસા આખા થયેલા હોય તો કોલસા વાળો લે પણ આ બાજુ કોલસા ને અડધું એટલે બધું જગત અર્ધ દગ થી ભરેલું આપણા થી એને કઈ કહેવાય નઈ એ તો એને આપડે કેવું આ કરી શકે સારું કરી શકે એને સંતોષ રહે ને પછી કોઈ જગ્યા એ તો કોઈ કઈક આવતીકાલે જ્ઞાન માં પણ એટલે સરળ કાવા ના આવે દાવા નમો તગે ના લાગે તે જેને આ હા અધિકારી કહે પછી આપડે તને બાળકો કામ જ ના લાગે હજુ તાર વેદ નો વેદ નો એક ભાગ સમજ્યા નથી અને વેદના બધા ભાગ સમજે ત્યારે આત્માની વાત જ ના હોય ને આપડે એ તો નિર્ગુણ કઈ ઉભા રે ભયંકર ગુનો છે નિર્ગુણ આત્માને કેવો એ ભયંકર ગુનો સમજાતું નથી એટલે શું થાય એટલે પછી આપડે ફોડ પાડ્યો કે આત્મા નિર્ગુણ નથી આત્મા પ્રકૃતિના ગુણ નિર્ગુણ છે કેવું છે પ્રકૃતિ એક ગુણ નથી શું પોતાના ગુણ થી મારી બાફી ના નથી જાણતા નથી એટલે ગુણ થશે એમ એવું માને છે આ ભાગ આવ્યો આ હોટેલ આવી ડુંગર આવ્યો હતો દેખાય અક્ષર તમારા ધનભાઈ કે આ વસ્તુ કોઈ ભાવ નથી પામ્યો હિન્દુસ્તાન અહિયાં બેઠા તા ત્યારે આપણે એમને પૂછ્યું જાગૃતિ કે અવેરનેસ કે ચેતનની ડેફિનેશન કે આ પોતે શું છે તો એમણે તેના જવાબમાં એવું સમજાવ્યું કે પે કે જે પૂર્ણત્વ છે અને પૂર્ણત્વ જે કઈ કાઢી લો બાકી જે રહ્યું તે હું છું એવું સમજા કરેલું એવું છે ને કદિક માર્ગ માં શબ્દ હોય તો સાપેક્ષ આ બધું એકાંતિક બધું શું કહ્યું એકાંતિક વન સાઈડ અરે અવેરનેસ તો વસ્તુ હોતી જ નથી ને આપણું શું છે તમે શું કરી રહ્યા છો એનું ભાન રાખવો શું કહ્યું અભાન પૂરક કરો છો એ ના થવું જોઈએ તમે શું કરી રહ્યા છો આજ માખણ ખૂબ ખાધું તેનું ભાન રહેવું જોઈએ તમે શું કહ્યું એ માનસિક જાગૃતિ શું કહે તેને એટલું સમજે આપણા સાધુ અત્યારે અવેરનેસ ની આગળ હવે જાગૃતિ જ નથી જાગૃતિ એક મને અમારે કઈ પાંચ અંશ કહેવાય કે હું કઉ ના કા થ્રી હંડ્રેડી એક અંશ તમારો અંશ રેગ્યુલર સ્ટેજ માં લાઈનમાં ના ખાય આટલો સુધી આવ્યા છે ડીઝીલેન્ડ સુધી અને આ ડુંગર સુધી આવ્યા છે આજે આગળ રસ્તો કઈ એમને જડ્યો નથી તો આપણે જોઈએ કે લાઈન છે પણ એ તો કહે છે ડીઝીલેન્ડ આવ્યા અમે ગયા ઠેઠ શું અને પછી બીજી હોટેલ દેખાયા આપણને એટલે રામ બેનતા નથી પહોંચ્યા જ્યાં ઉધો ફર્યા શું અરે અમે દોષ નથી બધા એશિયા માલ જ નથી એ તો હારા છે આ તો અમેરિકન ભાલ છે ને તે બધો ભાઈલ ભાઈ કેવું ભાઈ દર્શન કરે વિધિ કરે પાછળ આવે ખરા પેલા પૂરા પોલીસ વાળા આવે ડબ્બો લઈને તાર ખબર પડે એ પછી અંદર ખોને જોવાડે પણ બોલતી વખતે પૂરા બોલે એ જેમ છે ને પામે આ તો વિજ્ઞાન જ નહીં બાળકો વિજ્ઞાન નીકળ્યું છે જે શાસ્ત્ર નું શાસ્ત્ર માં સારામાં સારું શોધખોળ કરીને એમને મૂકેલું છે થોડું પોતાનું અનુભવ જ્ઞાન પણ એમને કોઈ પણ પામે એક પામે શું કહ્યું શબ્દો કામ કરે ને આમ તો શ્રીમદ રાજ બોલાવીએ ને તો સાહેબ પધારો આ આપણા પુસ્તકો વાંચે છે એમાં કેટલા પામ્યા હતા કે એક ના પામે સી પામે એનું પામવાનો પુરાવું જોઈએ શું આધાર એ કઈ નિરાધારી વસ્તુ હોય ના કઈ શબ્દો વાંચાય બંધ ના થાય આપણે જરા ત્યા અને ખરાબ વિચારો આપણે માટે ના આવે એવું બને અને ખરાબ ના આવે અક્ષરે પામે અક્ષરે રાજેન્દ્ર ભક્તો કહે ને થોડું કરું પામે ના ભાઈ જોયે એવું માણીશ ને સારા રસ્તે ખર્ચ ગયો આમ ના ગયો આમ ગયો પણ પછી ખોંડ વધી હોય ને પછી અહંકાર વધે હું છું અહીંયા અહંકાર પાંચ ભક્તો બોલાવતા અહિયાં ના પગે ના લાગે ના લાગે કામ ચાલે કોઈ દિવસ ચાલતું રાત પૂછે રાત્રે ભગવાન પૂછે કેમ તને આખો સારું કે તમારે શું રાત દાડો આકાશ પડી ગયા છે બધું સ્પેશન થઈ ગયે છે ના ફે પોતાની હમજડે આ જ્ઞાની ના શબ્દ ને પોતાની હમજડે તોડી ને એ પ્રમાણે ચાલે છે એને બારનું બાર નું ચોથ ખબર નથી ને અહિયાં આગળ જ્ઞાની ચોથ ને ખબર કાઢવા ગયા બાર નું ચોથ પૂછે ને ત્યારે એ ખબર નથી ને ત્યાં આગળ જ્ઞાની ચોથ કાઢવા ગયા એટલે આકરું મારે બોલાય નઈ ખોટું દેખાય એટલે ના બોલવું જયારે પકડી જાય અહિયાં આગળ તારે કહું પામી જાય બિચાર પણ એ થઈ પકડ્યો પામી જવાનું પામી ગયા બધા અમુક અમુક પુસ્તકો પુસ્તક એવું લખે વાસુદેવ હોય ને દાદા હોય ને પોતા અનુભવ થઈ ગયો ને ઘાસ જનારા પોતે લખ્યું કે દાદા ને એક જ દે દાદાનું બધું કલ્યાણ થઈ ગયું ને અમારી જિંદગીમાં અને કાયમ મુક્ત કોર્ટ માં કામ કરતી મુખ સરસ કેટમાં જયારે કામ કરવા જાય છે ને પીએચડી લેવાયા અહીટી માં આવ્યા સિદ્ધિ આત્મસિદ્ધિ ઉપર એમને પીએચડી બધી લખી પીએચડી મેળવી અહિયાં ની પછી મારી પાસે એ જવાબ પ્રશ્ન અમારા પુણ્ય કેવા કેવા હું તમને જયારે પહેલી વાર ચોખ્ખું રાજચંદ્ર તમને મળ્યા પછી પાછો આવ્યા પછી જરીકે કઈ કોઈ જાતની અટકણ રહી જ નહીં અને એ મારા મામા એ પણ એ પણ એમને અક્કલ લીધે ये ना है ना करी पर ये तो अक्कल ये करे, पर ते अंधारूज नहीं तारे एक वा तो मैं कशु बढ़े नही हमारा जो પોણા વર્મ્યા પામ્યા કેમ વર્લ્ડ માં આવી ચીજ ના હોય એ મારા ભાગના ખેરિયા કે વર્લ્ડ માં પછી એવા બીજા એક છે મંગળદાસ મંગળદાસ એમના ઘાસ હું કહ્યું કે આ જુદી જાતનું છે પણ આવે લોકો માં આબરું જતી લોકો જોવાળી જાય તે આબરુ જતી રે ત્યાં આબરું પહોંચેલું ભાઈ એ જોવા જે ટોળા બેસે ને તે ટોળામાં આબરું હોય તો આબરું કઈ નાગી કરાયબરું હોય ના ખાઈ ટોળામાં હું તો લાઠ માણસ માનતા તો કહી દઉં નાબરૂ વસ્તુ હે તો આબરું હારું આ સાધુઓ પણ કે હાથ હાથી પણ અમે ફી રીતે તારતાારીએ કે અમારે તો પછી આહાર ના હોય આહાર પડી ગયો છું ચક્કર ભાઈઓ કેવાય છે પાપ કરતા ના આવડે પાપ કરતા ના આવડે અને પૂન કરતા ના આવડે પાપ માં ત્યાં પોલું પાપ કરે પોલું કસણ પાપ કરતા હોય ના અને પુણ્ય કરે કેવી રીતે થાય હા તું કરી આપડે કાકા ની છોકરી કોઈ ઉઠા જતો હોય ને તો પેલા અરે સુલે મારી બેન છે મારી બેન છે સમજ પડી ને કઠાણ કઠણ પાપાણ હોય પુણ્ય કઠણ હોય પુણ્ય કયું હે આપણનું કલ્યાણ કરતા હોય ને તો બીજા એનું વહુ નું ના થાય અનંતે જાણવા માં પરિણમેલી અંતિ અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું ખબર પુસ્તક ની અંદર દેખાડી છે પરમ વિરે તો મને કબૂલ છે પરમવી રેલું લાભો થઈને નમસ્કાર કરું કેસે લાભો થઈને નમસ્કાર કરતા કર્યા કરતા લાબા થઈ પણ હું કઈ જાણતો નથી બ્રહ્મચારી આટલા વર્ષ તમે પોતે જોઈ મને બ્રહ્મચારીજી નો શિષ્ય તરીકે નથી રહ્યો કે તેથી શું દાળો પણ જોવાનું શું એ કે ભર્યું ત્યાં શું જોણ્યું કે ચોપડી લખી હતી હું કઈ જાણતો નથી પણ શું જોવાનું છે પાછા ગયા તે દરે વિધી કર્યા દર્શન લાભાર્થ થઈ ને કરે હા વિનય બઉ સુંદર લાભારિક ના રાખાય વિનય કયો બિચાર સારો મહાજે બર્યુંડે તેથી આ પાસ થાય કે પાસ કરનારે કોણ એની વહુ આગળ ચાલતું ને પાસ કરનાર કોણ એમને ડિગ્રી જ્ઞાની પુરુષ ની ડિગ્રી જોઈશે કયું જ્ઞાની પુરુષ ના હાથે એની ડિગ્રી જોઈ છે હા વહુ આગત ચાલ એની ડિગ્રી લાવું અને મને કોઈક પીએચડી કેતા ભારતના અઢીસો પીએચડી છે પીએચડી થઈ તું શું સમજો પીએચડી થઈને પી લખતો આવડી લખતો આવડી એમાં આત્માનું તું શું સમજો આમ સારો માણસ બહુ સારો માણસ કશા એ નહિ તો ફર નહી કશું ખોટો અહંકાર નહિ કાઢ પર નહી મને કે મને તમે આપી દો કે મેં કો ના આપે આ સર જો તમારા ગળામાં પાણી રહેવાય તો પછી મારું રેડવું નકામું છે તમારું મારું મિક્સર કર્યું તમારો ગળો ખાલી કરી આવો અને પછી હું રેડી આવે તમે કઈક લેવા આવ્યા તમે કઈક લેવા આવ્યા છો પાણી લેવા આવ્યા કે આપનું કઈક પાણી અમને રેડો પણ તમારો ગળો અડધો ભરેલો હશે હું કેમ ન કરી ક્યાં ઇટલેસ તમારું વાત તમે ગળામાં શું ભર્યા છે દૂધપાક છે એ દૂધપ્રાક તમે રસ્તામાં જમ્યા પેલા મરતું વેસાય તને પૂછો આ ભાઈ નખાય તરડું નાખવાનું કશું વાંધો નહીં મીઠું નાખાય તું કશું વાંધો નહિ મીઠું મરચું નાખી મને ક્યાં વાત તો ટેસ્ટ નથી આવ્યો ત્યાં નાખ્યા માટલી નાખ્યા ઘડો એ નાખ્યા હું નવો ઘડો પાણી નથી ગયું ણતો નથી દાખલો મેણ ના કહેવાય તમે કઈ પાણી કે પાણીમાં લેવા આવે છે પાણી આલો ક્વાણસો જ્વાસર થયું ને એ તો કે છે જે લેવા આવે છે તે હું તો શું તાર પછી મેં સદ કરી રેશમી ચાદર પાસે હાથ હું તફાવે એવું કઈ મોકલ્યા તે કયું પછી એક આપડા મહાત્મા છે ને તે એમના નાદના એ આવ નાના આસુડા માં અને પેલા નાના છે તે હીરાબા કઈ નામ છે તે હિરાબા ને પાછળ જેવું જગ્યા અમને ભાડો ખર્ચે પોહાય ને બિચારો સીધો માણસ એટલે કઈ કમાણી હોય એટલે અમને પૂછ્યું કે મને કઈ રેવાની જગ્યા કારણ કે પાછળ પડી જાય તો એ તો રહેતો હતો પછી તમે કયો જાવ છો ત્યાં કે દાદા ને ત્રણ માનપુર માં ત્યાં તમે તો બહુ પ્રગતિ મળી કેટલા વર્ષે આવી પ્રગતિ નથી અમારી પાસે અમે કેટલા વર્ષે જઈશું અમારી પ્રગતિ નથી હવે અમે હમદેકવારી કરી અવરું ફરે આવે તો સીધું બોલે એવું નઈ અહીંયા આવે તો આપડે હમદેકભાઈ ને સીધું બોલે સગે લાયક લાયિભાઈ શાંતિભાઈ એમ કે છે કે દાદા ને બધાને પગે લગાડવાનો બહુ શોખ થાય છે ખબર નથી એમને ફોટો લીધો અને ખબર નથી પણ એના ફોટા છે એવું કે કઈ રહે વખત અહિયા હોય છે કોઈ વખત સાનફ્રાન્સિસ્કો માં હોય છે મોટે ભાગે તો ત્યાં સાનફ્રાન્સિસ્કો માં જ હોય છે બરોબર બીજી ખટપટો નથી પૂજાવાની કામના કામના ઓજા પૂજા છે ખુશ છે એટલે શિવજ રાત કહ્યું કે આ ત્રણ પ્રકારના ભક્તો મારી ભટક્યા ભટક્યા કર્યા છે એમાં સાત ભક્તો ત્રણ પ્રકારના ભક્તો તેમાં પદાર્થ નો નિર્ણય એટલે આત્મા શું છે નિર્ણય આવ્યો નથી બધા શંકા કરતા કઈ અ નિર્ણય શબ્દ બોલાવી નઈ એમ નથી અનિર્ણય વાળા તો કોણ એ લાઈન ગયા